અત્યારે કોઈ બેન થશે ઇન્દિરા દેવી કાતી ભાઈ અને ભોગવ તમે કદાચ છો કે તમારું નામ સરસ છે શું છો કોણ મારું નામ સરસ છે મારું નામ સરસ છે મારું મારું શું છો માઇન્ડ મારું છે તો તમે માઇન્ડ ના મારી તો તમે બુદ્ધિ હું જેવું બોલો છો બુદ્ધિ મારી જેવું બોલો છો હું બોલું છું चित्त तम, नो तो, तो, तो, तो, तो, तो कौन सो ने खरा આ હું સર નહી તમને નાગ નઈ વાત ગી નહી વાત હા ધામા છે બીજા કોઈને પ્રશ્ન પૂછવા ધર્મ ને સમજ છે પણ ભાષા નો પ્રોબ્લેમ છે અને બીજું કે મા બાપ ને પોતાને ધર્મ સમજાયો તો એનો ઉકેલ બાળકો સાથે કઈ રીતે કરવાનું ગમે નહીવું કરવું જોઈએ અને આપણે પણ ચે આપણે એના કોઈ પણ એમાં કોઈ ચીજ ના હોય કોઈ પણ એને એ ના થાય વિષય પણ અમને ના પે અમે આ વિષય ને વિચાર થતો ના પે લક્ષ્મી નો વિચાર તમારે કહી માં આવવું છે બંને એક ભોગ ના આપો દે તું એમનો કેવાનો પ્રશ્ન એવો છે બાળકો નાનપણ થી પેલો અંગ્રેજી માં ને શીખે એટલે આ આપડો આ ધર્મ છે એ લોકો ને શીખવા માટે નું આપડું ભાષા પાસે રહેતું નથી તો એ પ્રશ્ન કેવી સિદ્ધાંતિ છે અંગ્રેજી ભારત માં પણ મુંબઈ માં જોઈએ તો સિત્તેર ટકા જૈન ના છોકરાઓ ઇંગ્લિશ મીડિયમ ભણે છે અંગ્રેજીમાં ભણતા હોય છે આપણે પોતે પોતાના સુધારવા માંથી આવું તારે ગાંધી મારી ના તમને આવું દાદા નું કઈ દાદા નું કઈક વાણી એવી મળે કે જેથી કરીને એમના જીવનમાં પરિવર્તન આવી જાય આપનું જ્ઞાન બધાને અહિયાં અમેરિકામાં આપડે ફરી આવે ત્યારે ત્યારે આપ એવું કઈ જ્ઞાન જીવન માં પરિવર્તન કરો શીખ લોકો બીજો ધર્મ માને છે તો બધા જે બાળકો લે તો કયા ધર્મ ને માનસે પછી જૈન ધર્મ પછી બધા જૈન ધર્મ પાડશે કે શું પાડશે જે પછી તો એક આત્મધર્મ માં આવી જાય છે એના અમે ટીકા ના પીને કે તરત આતો દરબારતે થઈ જાય પણ ત્યાં વૈજ્ઞ ન હોય કે બે આતમાં આવે તોઈ જાય આ લોકો તે આતમાં આવ જાય બલે આ રીકસર પાર્ટી દેખાય છે આ દરબારને કીધું જેના જ નો નો સકાય નો પુસ્તક દેખાડ અમૂલ્ય વસ્તુ થાય ધર્મની વ્યાખ્યા શું છે ધર્મની વ્યાખ્યા સર્વતેના ધર્મ થી ઇતાર હોરન ધર્મ એ ધર્મ ને કે કેળો એનંતરવા એ ધર્મ એ કે કેળો જે કોરું ગયું તે તે વિરત કેળો એ ધર્મ ધર્મ ધર્મ પાડી શકે ખરો રોજે છે ધર્મ તો હેલો છે આપણો ધર્મ કે ધર્મ નથી એ વિજ્ઞાન ધર્મ એટલે અહંકારી ધર્મ ધર્મ કહેવાય શ્રાંતિ કરી ત્યાં સુધી મોક્ષ થાય ખુલાસાઇપ પણ જાત ના ખુલાસા કરી આધ્યાત્મિક સ્થે જ સંપૂર્ણ વાત કરી શકાય જે દીકરી દાદા તમે આપડે બધા ખુલાસા કરીએ નઈ મંદિર ઘુસે ખુલાસો કરીએ પછી અમારે આગળ ચાલુ થાય લોકો ને પેલો પ્રશ્ન આપણે ચિંતાઓ કેવી રીતે કરવી ચિંતાઓ થી મુક્ત કેવી રીતે થવું હોય તો કોઈ પણ માણસે ચોરી કરી હોય કે ગુના માં આવેલો હોય ચિંતા માં હોય ના હોય ત્યાં ગુનામાં ત્યાં ચિંતા છે હું મહેશભાઈ છું જે ગુનો તમે ખોટું માની લો છો હું મહેશભાઈ છું એ ગુનો છે તમે જે છો એ જાણતા નથી અને પકડી લોળખવાનું સાધન હશે આ બોડીને ઓળખવાનું સાધન કે ભાઈ આ કોણ તકલીફ મહેશભાઈ પણ તમે જુદા મહેશભાઈ જુદા મહેશભાઈ તો તારું તમારું નામ તમે પોતે મહેશભાઈ નહીં માય નહી બીજ મહેશભાઈ તો માય કે આય કોણ ભાઈ પૂછે છે એ સાત્વિકતા કેળવી કઈ રીતે એ સાત્વિકતા કેળવી કઈ રીતે સાત્વિકતા આપે કયું ને પગ મારા માથું મારું ક્યા છે નામ પણ મારું કે છે મન મારું બુદ્ધિ મારી ચિત્ત મારી અહંકાર મારું એમ કે છે અહંકાર મારો કે કોણ છે એને ઓળખવું ના જોઈએ એ તમે તમે જ છો પણ ઓળખો માન્યું નામ પછા એનો ગુનો આરોપી વસ્તુ એ ગુનો બનતી જાય થાય ને પછી કશું ના થાય નહી તો બીજો ઉપાય કરવો હોય તો ઉપાય શાંતિ રે થોડી થોડી ઉપાય થી કાયમ ના જાય નું કાયમ નું કાયમ નો અમારી જોડે તમે લાભ લઈ લો ત્યારે બને ચિંતા થાય જોખમદારી અમારી પાસે આપના જેવા જ્ઞાની માણસ ને અમારા જેવા સામાન્ય લોકો શું પ્રશ્ન પૂછી શકાય પ્રશ્ન ગુચવાડે હોય આપણને ગુચેલા હોય તે પૂછાય કે આવું કેમ આવે છે આમ કેમ થાય છે એનો જવાબ હું આપું એનો ઉપાય કઈ બદ જડે સવાલ એટલો જ કે સર્વ જીવની કરવા માટે જે અત્યારે તમે જે છો એ તમારું મૂળ સ્વરૂપ શું છે જાણે ત્યારે ચિત્ત શુદ્ધિ થાય ઉપાય હોય છે કે જેના જરા શાંતિ રહે તમને આગળ જીવન ના રહે શાંતિ રહે આપણું ગાડું ચાલે તો જે ઉપાય ઉપાય કરવો હોય તો ઉપાય અને જે જે કરવો તો એનો હોય છે દરેક વસ્તુની દવા હોય છે દરેક વસ્તુ હોય છે મારી જો પચીસ ત્રીસ હજાર માણસો છે એને ચિંતા નહિ વગર પડે છે અને એક ચિંતા થાય તો દાવો મળજે એવું કહ્યું છે બે પ્રકાર નો જીવન એક તો ભ્રાંતિભાઈ જીવન અને એક ભ્રાંતિ રહીત જીવન ભ્રાંતિ રહીત જીવનમાં ચિંતા બિનતા કઈ ઉભા હોય નઈ ચિંતા હોય એટલે પછી અમે બીજા ઉપાય બતાવીએ કે ભ્રાંતિ માં પણ તમને સારું રે એવો ઉપાય બતાવી દઈએ જો સારું રે એવો ઉપાય બતાવી દઈએ જગત શું છે કોને બનાવ્યું શા માટે બનાવ્યું આપડે કોણ છે આ બધું શું છે ચલાવે છે કોણ બધાને ફોડ તો ભરવા જ ને કોણ ચલાવે ભગવાન ભગવાન એકલો જ છે ના ભાઈ આખી એસોસિએશન હજી કે એકલો જ સંતો તમારા જેવા બધા ખરા ને ના ભાઈ સંતો ચલાવે સંતો ચલાવે સંતો આદેશ હાલે આદેશ નો તમારું કોણ ચલાવશે તમારું પણ ચલાવે કરો ભગવાન બુદ્ધિ ભગવાન બુદ્ધિ આવે એ પ્રમાણે કરીએ ભગવાન બુદ્ધિ આપે એ પ્રમાણે ભગવાન બુદ્ધિ ક્યાંથી લે છે બુદ્ધિ નહી ભગવાન બુદ્ધિ ને સર્વ ના હોય મારા બુદ્ધિ ને એ બિલકુલ ભગવાન એમ કે સંતો માં તો હોય ને બુદ્ધિ ત લોકો માં હોય સત્તા ને વાળા તો ભગવાન જ હોય દરેક ને એનું જોઈએ દરેક ને પર્માનન્ટ શાંતિ નું સોલ્યુશન જોઈએ દરેક ને શું જોઈએ પરમાનન્ટ શાંતિ માટે અમારી પાસે દસ પંદર પાછળ ફરવું પડે પાછળ પડવું જોઈએ જ્યાં સુધી થોડો કપાસ નો રોપ્યો હોય એને પાણી પડેલું પણ શાંતિ ની સાથે અશાંતિ હોય તો જ શાંતિ કિંમત થાય ને શું શાંતિ ની સાથે અશાંતિ હોય તો કિંમત થાય ને હા એટલે જ માટે આ આપું છું આ જ્ઞાની પુરુષ છે દાદા ભગવાન ભાઈ પ્રગટ થયા છે અંદર તો હું આમ કઈ દાદા ભગવાન નમસ્કાર કરું છું સમજ પડી ને હવે એ પ્રગટ થયા છે એમાં ફેર રહ્યો છે થોડોક ચાર ડિગ્રી નો સાઈસો છપ્પન અને બોલતા ની હાથે તરત ફળ આપે એવું છે ને અથવા ફળ આપે એવી આપણને મળતી નથી કેશ બેંક જો ઉધાર છે ઉધાર છે કેશ અને ભગવાન દાદા ભગવાન તમારી અંદર છે મારી અંદર પ્રગટ થયેલા તમારા પ્રગટ થયેલા નથી પ્રગટ ધીમે ધીમે થયા કરે ખબર જેમ જેમ બોલીએ તેમ થતા જાય જેટલું બોલીએ એટલું થાય પછી તરત આનંદ થાય ઉપર મજા ના આનંદ થયો આપીજુ કોઈ તમે કરતા કરજો ના કરવું ના કરજો છોડી દેસો નથી રવા દેસ તો પણ આ તો અવશ્ય કરજો રોજ અવશ્ય કરજો બસ આટલું તો બતાડું પછી બીજું ફરી વાર ક્યાંય બીજું વધારાનું બતાવીશ તે એમ તેમ સુખ વધતું જાય પણ અત્યારે આટલું કરો તો બઉ થઈ ગયું દાદા અહી આવવા ને નક્કી થઈ ગયું કેમ દર્શન કરજો સુમતભાઈ ની તમને તમને માન્યા વાત છે પણ છતાં માનજો હું કઉ છું તે લગભગ દોઢેક વર્ષ ની લાખ વર્ષની ઉમર છે એમની હજુ લાખ વર્ષ લેવાના છે તો આપણી ભૂમિકામાં નથી આ ભૂમિકા દુનિયા જે પંદર દુનિયા છે એમ બધા મનુષ્યો આપણા જેવા જ છે ત્યાં છે અને એમની જોડે સીધો છે તેથી ડેરાસર બંધાય છે એમનું આપડે કામરેજ આગળ કોલવડ આગળ એમનું શ્રીમદેશર આ રસ નો સત્તાપ્રધાન જોયે કૃષ્ણ ભગવાન નું આ બાજુ કૃષ્ણ ભગવાન નું ડેરા સર અને આ બાજુ મહાદેવજી નું સરવાન નીચે મહાદેવજી અંબાજી માથે નિબંધ આપનો વાંચો તો વાંચવા મળે મંગાલ સારું છે રોજ અમારું બોલેલું બધું અમા આવે છે અને સાંભળવાય નઈ પણ રૂધુ રુજુ ભાષા બોલવાની શક્તિ આપો અમે રહેવાનું આખ્યું છે જ્યાં સુધી મને પ્રગટ નથી ત્યાં સુધી આ દશા છે મારી એટલે મનમાં શુદ્ધાત્મા છે માનીકળવું સમજ પડે કોઈ જગ્યા લેવા દેવા નથી આ એટલે ઠંડક રહે સમજ પડે કોને બના શા માટે બનાવ્યું કોણ કશું કરે છે આ બધું ચલાવે છે કોણ એ બધું આની તારું બધું તમને શું લાગે કોણ ચલાવતું એ માટે તો અમારું જ્ઞાન ઓછું છે આ જગત આપડું જ પ્રોજેક્ટ છે બધું જે આપણે તેનો આ ફળ ચાખીએ દુઃખ ઘેર બેઠા આવશે તમને જે અનુકૂળ આવે તે આપો ભગવાન વચ્ચે હાથ નથી ભગવાન તો દરેક જીવ માત્ર પ્રકાશ આનંદ એ બધું આપે છે ભગવાન હાથ તમારી જવાબદારી સુધારવાની ઈચ્છા થતી નથી હા ભગવાન બોલ્યા હતા કોઈ વખત મહિલા હોય તો ખબર કેવી રીતે અમે આપીએ તારે આવે તમને દિવ્ય ચક્સિ આપીએ તારે દેખાય કરીએ દિવ્ય ચક્ષુ લેવા માટે અત્યારે દાદા ભગવાન સિદ્ધા કરવું બોલતો હતો તે હું જોઈને બોલતો દાદા ભગવાન બોલ્યા નઈ ને શું થાય મોડું મીઠું થાય બીજી બાજુ ના દેખાય થાય દાદા ભગવાન ના આ તો જ્ઞાની પુરુષ છે મરી કરે હું આમ નમસ્કાર કરું કારણ મારે ચાર ડિગ્રી ખૂટે છે મારે સાઈશો ને છપ્પન ડિગ્રી સાઠ તમારી થોડી કુર્તી છે કોને બનાવ્યું છે એવું લાગે છે તમને ઇન્દિરા ગાંધી ને કેટલી તમારા તમારા જ કદાચ લુચું પૂચું જોવાનું નઈ ભારત દેશ નો જન્મેલો અને તારા કુળ માં જન્મ ક્યાં થયો છે રાજા એ છે તે દાહો ખાવા ના ચોરી કરે ના કરે કઈ ઓ બધા બેસી શકે કરે તો બધા દુઃખી એટલે જેવું કયું હોય એવું મળે ને બાજુ આવ્યું હોય તો બાજુ મળે ઘઉં હોય તો ઘઉં મળે એટલે જેવું કર્યું હોય એવું મળે ને પણ આ ભગવાને બનાવ્યું નથી આ દુનિયા by by by By Indian point, by Muslim point, not by fact. By fact, the the world is the puzzle puzzle-failant. itself, પછી ફાળીને ફાળી ના સાયન્ટિસ્ટ પૂછે છે કે તો ભગવાન છે નહીં ભગવાન દાખવે આવી દેખાડી આવી સુંદર લાગણી વાળી દેખાય નહિ આનંદ વાળી આ તમારું કેસું એડ્રેસ આવશે તમારી મારી વચ્ચે ના દેખાય ના દેખાય અને ભગવાન તો ભગવાન જ છે તમારે ભગવાન છે કોઈને દેખાતા છે કોઈને આ મારી જોડે આ છે બધા દેખાય તમારે ગાયમાં ગાય માં કુતરામાં દેખા છે દેખાય દ્રષ્ટિ જોઈએ ના દેખાય દેખાય માર શું છે દેખાય કઈ પૂછજો બધો ખુલાસો કરો ચિંતા ગમે છે નહી છતાં ચિંતા ન કર્યો આ બધું તમારું પ્રોજેકશન છે માટે પ્રદર્શન સુધાર્યું કે નહી ભાઈ દેશમાં વાય થશે એની અંદર બોલીએ કે તું ચોર છે આપણે સમજી આપડે જેવું બોલીએ છીએ આપડે એને કેમ તું રાજા છે એટલે આપડે રાજા કે બસ આ રિવાજ છે ત્યાં જ પણ દુખ આપ્યું કાય ઉછે મોક્ષ કેમ મળે મોક્ષ મુક્ત પુરુષ હોય આ બધા દોયડા થી બધેલા માણસો આ બધું હોય આ બધા દોડ્યા થી બંધેલા માણસો બધા હોય અને પછી નામ લખાવી દેજો મારે તો મનની શાંતિ ના હોય મનની શાંતિ ના હોય અને મોખ મળ્યા પછી તમારે છે તે કાયમ શાંતિ રહે છે પછી ગમશે નઈ પછી તમે કાયમ શાંતિ થોડી વાર અશાંતિ હોય એટલે નામ લખી દેજો નામ લખા ત્યા ને તમે આ લોકો કઈ ભોગ સંભાળ બધા ધુએ જી શું કરવું આપડે નાકેવાય ની આપણી પાસે કિર્તન કરીએ છીએ એટલે ત્યાં છે રોકડા આજે અત્યારે બેઠા આપડે હમા કરીએ એના જે પગ મળે માટે કરજો આ તો મું કઈ દેખાડ તે તે આત્મા છે ચાલીસ રૂમ ત્યાં અને જેક્સન માં બે પ્રોપર્ટી છે એક સો ની એકસો બાર ની તેમાં પચાસ ટકા 100 સો રૂમ ત્યાં દોઢસો જોઈએ એક વર્ષ ના દિવસ ત્રણસો પાસઠ એટલી રૂમો જોઈએ આપણી પાસે ટાઈમ હતો ને એટલે આપડે રાખ્યું નહિ તો એમાં તારુબેન નું એમ કેવું કે એ લોકો ની ભાવના ઓછી કે શું ભાવના ઓછી ને ને ને સારું સારું વાતચીત થઈ ગયા આપડે સારી હતા दीपक भाई साथटी वी तो का, इलेक्ट्रिटी जीवो हिंसा अने तो पड़छाय पड़छाया जीवो हिंसा एक, है इलेक्ट्रिटी आप એનાથી પણ કઈક જીવો છે અને પડછાયો પડે આપડો જે પડછાવો પડે એની પાછળ પણ કઈક જીવો છે પણ જરૂરિયાત તે વખતે તે શોધવાની જરૂર છે જે ધર ના હોય તેને શું કે નહીં એમ પણ જે અનઅવોઈડેબલ એની વાતચીત કરી ગુનો છે આ તો આપડો સત્સંગ થયેલો હશે ને એની કેસેટ એમને સાંભળી હશે એટલે કે આવા બધા જીવો હોય છે એમને ખબર જ નથી આ બીજું કઈ નઈ